અમારા બુદ્ધિ નો છોટો ના હોય અને તમે તો બુદ્ધિ થાય તમારે બળાપા ને દેખાડે બધું આ બધું દેખાય છે બુદ્ધિ કાલે રાગા પાડી આ લે બધું ઊંડો મંથન કરું છું આ બધી વાત માં પાંચ આજ્ઞા ક્યાં ફીટ થાય જોઉં છું બધી જગ્યાએ ફિટ થાય પાંચ આજ્ઞા એટલે બધું કારણ છે વ્યવસ્થિત છે હિસાબ નાયક છે વ્યવસ્થિત છે ના ના તો પોલીસ વાળા પકડી એટલે નામ આવે જેલ માં ગાય છે એવું નિયમ નથી બીજા નું આટલું લે કેટલાક એ બોટલ માં ઘરાક આવે ને આપણે કરેલું હોય તો ભગવાન નહી આપણું વાર આવો અને લડો વાર આવો ને લડો વાર્યા હોય લડો અને ભોગવો વધારે હોય તો ભોગવો બીજું બીયાવું રાખી દેલો બે સંસાર થયા અને જે બીયાવું થઈ ગયા એ રખડી મર્યા આપડે એને ખેડવું પડે નાખવું પડે કેટલી જ મહેનત વધારે એવી મહેનત થી એવી મહેનત થી પેલા ને મજૂર કરે ને તેમ ના મળે જયારે વાયુ હોય ત્યારે બધું આ ડું બલે મજૂરી ને તો મજૂરી મળે થોડી તમે મજૂરી કરાવો કઈ તમારે બધું આવે વાયુ આવે પણ જયારે ખેતર હોય ધાણા નાખે તેને મળે આ બધું ખેતર ના હોય શું ખેતર ના હોય તેને શું મળે રખડી ભરવાનું લોકોની લોકોની મહેનત કરી આવી મળે ખેતર હોય એની વાત ખેતર હોય એટલે બાદશાળી માં ખેતર કોઈને દુખદાયી ના થઈ પડે એ ચીજ આપી બેન પૂછે કે આપણને ગયા જણ યાદ કેમ રેતું નથી બરાબર છોકરા ના હોય એવું સારું ગયા તરું હોય ને યાદ યાદ આવે ત્યારે મનમાં એમ લાગે બધું આવું છે એટલે નથી યાદ આવતું એ સારું છે પણ યાદ આવે ખરું કોને યાદ આવે કે મરતી વખતે જરાય દુઃખ ના પડ્યું હોય મળતી વખતે જરાય દુઃખ ના પડ્યું હોય અને અહીંયા તારા આચાર વિચાર નો હોય તો એને યાદ આવે પડવું જોઈએ કારણ આ માતાના ઘરમાં તો આ વખત નું છે પણ એ દુઃખ પ્લસ કેલું દુઃખ હોય મળતી વખતનું એ બે થાય એટલે પછી એ છે બેભાન થઈ જાય દુઃખને લઈને એટલે યાદ ના રહે તો કર્યું ને આ મેટરનીટી વોર્ડમાં તમે જજો ડોક્ટરને કહેજો કે સાહેબ કેટલીક ભાઈઓમાં બેભાન થઈ જાય છે હા કેમ બેભાન થાય કાંઈ કે જ જેટલી લિમિટનું દુઃખ એ ત્રણ કહી શકે એટલી લિમિટ ઉધી જે કરે પછી લિમિટની બહાર ગયું એટલે બેભાન જ જાય નિયમ જ એવો તો નહીં તો જાય બેભાન ના થાય એટલે એને મેભાન થઈ જાય છે એટલે આ બધું બેફાન ને લઈ ને પછી યાદ નથી યાદ થાય એવું છે અને યાદ ને કયો સુધી જાય એવું છે એક અવતાર નું જો ચાલ્યું એટલે હજારો અવતાર સુધી ચાલ્યા કરે અને વચ્ચે આવે બંધ થાય બધું અનંત હા લોકો બધા આવેલા છે ને તે ગાયો પછી જ આવેલા અહીં જવાના છે ને એમાં પંદર ટકા શિયા દીધા બધા ધોની જ કિલો લીધા કે જે અણહક નું ભોગવે છે મંદિર ની પાસે અમારું પણ મારું કસેના કોણ મેડિકલ તમે સમજાવો એટલે તમે સમજાવો ભગવાન ભગવાન ભગવાન એ આત્મા રૂપે છે આપડે વૃક્ષ નહીં જોઈએ નાક બધા જોયેલા મળે કેર નામ ઓલે થાય ફોમ છે દીના ઓય કેર નામ ઓલે થાય એન નો ફિલ કોમ ઓર કોગઝિયા બે રીટમ તમને આપણે બરાબર પાછળ આવો સર સાદી છે કે બેલેન ઓન ને જો જે હોય તો એ પરંગોમાં છે પરંગોમાં એમજ દીક મશીન રડાય છે સરસ પોટાના દી પરવર છે જસન કરે હાથ કરે પરંગો ઉડે ઉપર આ 24 ટકા જંપતનું છે બરોબર છે હતા અરે યાર કે ઓય સજેના બેલી બોલ સજેના સારે આ બાય બાય કેલા પ્રોબ્લેમ તો જ રહે ગોલ તો નોટ કેલા કઈને કદા બજે સાડા 3 વાગ્યા છે તમારને કઈ કરી શકો તમારી 10 થી 15 કલાક નથી એટલા માટે ધનસુભાઈ મને વાત કરી જઈને જે ને તું મળી આવ પણ હમણાં વિજય શાહ નથી ના ખરેખર વિજય શાહ છો એ તમારું નામ નહી વિધિ છે તમે નામ ના માલિક છો ને વિજય શાહ તમારું નામ છે ને બિલકુલ તમે કહો મારું નામ વિજય મારું નામ વિજય ના પણ તમારું નામ નઈ જ નામ તમારું નામ તમે પોતે જતા આવી કેવું બોલો સમજો માય ને નામ પાછળ એટલે તમે જાણો છો કે મારું નામ લીધે છે પણ હું હું જુદો છું બસ કોણ છો તમે કોણ કે એમ કે છે સોરી કે તમારે જાણવું તો પડશે ને શું એ ચાલશે એટલે જાણવું પડશે એ જાણવા માટે બોલાયા છે એટલા માટે જોવા જાણો નહીં તો નીકળવા ભાઈ ને કઈ સમજાવી પડી તો તમારી વાતચીત થઈ જાય ને તમે કોણ છે જાણવાની જરૂર છે ભગવાન એક જ હોય પક્ષપાતી ના હોય હા તો નિષ્ફળતા હોય આ દેખાય છે તો નાની પુરુષ છે ન તમારે કુટું છે જો તમે બોલાવો એ દાદા બગડે નઈ કારો દાદા દાદા ભગવાન જય જયકાર દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન જય જય જય પૂછ્યું થઈ ગયા છે પણ બહાર તો જાણતા નથી લોકો તો બહાર તું જ કોઈ પૂછે અરેતા એ તને સમજાવું ધી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇટ સેલ્ફ વિજ્ઞાન થી પધલ કોયડો થઈ ગયો છે આ ગુએ કોઈ થઈ ગયો છે તે દરેક માણસને પધલ જ ઊભા થાય રોજ શું થાય એવું પધર થાય પધલ બંધ થયા કરે રોજ રોજ કારણ કે પોતે જ પધલ છે વર્લ્ડ જ પધલ છે એટલે પધર ઉભા થાય એ પધલ વેર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પધલ આ પધલ જે છે સોલ્વ કરવા માટે બે વ્યૂ પોઈન્ટ છે એક રિયલિવ વ્યૂ પોઈન્ટ અને એક રિયલ વ્યૂ પોઈન્ટ તરફડી માં તમારું સોલ્વ કરી આપું છું એટલે તમારું તરફડાફડા કશું ના રે શું કઈ એક ચિંતા ના થાય એવું તમે આ જ્ઞાન આપું છું સમજાવું તમને તને સમજ પડે ને આ પઝિવિ સમજે આ બહારની દુનિયામાં વ્યવહારિકમાં રિલેટીવ અને ખરેખર તું રિયલ રિયલી સુધાર્થમાં અત્યાર સુધી તું ખરેખર ખબર નથી ત્યારે તમને ખરેખર કોણ ભાન થયું કે હું શુધ્ધાત્મા છું શું થયું ખબર પડ્યું અને રિલેટીવ થી તું નીતા નીતા રહી હવે રાજુરી વાઇફ તું કરી નહીવટ ઓફ રાજુભાઈ યુ આર મધર ઓફ યુર સન યુ આર સિસ્ટર ઓફ યોર સિસ્ટર યુ આર ડોટર ઓફ યુર ફાધર બાય રિલેટિવ તમને સમજ પડી ગઈ રિલેટીવ શું છો તમે કુસુનબેન અને રિયલ વ્યુ પોઈન્ટ હા એટલે ખરેખર તમે સિદ્ધાર્થમાં છો અત્યારે બધી ખબર નથી અને હું કુસુમ છું કુસુમ છું તી ખરેખર કુસુમ કુસુમ જ છું હા એને રોંગ બિલીફો બેસી ગઈ હતી બિલીફો બેસી ગઈ શું થયું કે હું તો હું નીતા છું એ રોંગ બિલીફ ફર્સ્ટ રોંગ બિલીફ હું રાજુભરી ભાઈ છું ફર્સ્ટ સેકન્ડ રોંગ બિલીફ તમને સાચી બિલીફ બેઠી તમને વૈજ્ઞાનિક છે આમાં કોઈ જાતનું રિયલ વિપણ થી શું હશે સુધાર્થ રિલેટીવિપાઈ ગાય છે અને રિયલ વિપાણાર્થમાં અને બકરી શું છે અને રિયલવી શુદ્ધાત્મા એટલે ભગવાન શુદ્ધાત્મા રહેલા છે શું રહ્યું છે રિયલવી પોઈન્ટ ને તે આપણે હવે આમ જોતા જોતા ચાલવાનું તે રિલેટીવ છે તે આ વાંચથી દેખાશે ગાય આ કમડાની વખતે દેખાય અને અંદરની વખતે શુદ્ધાત્મા દેખાય એ બે જોતા જોતા ચાલુ અત્યારે ગધેડું મળ્યું ત્યાં કે મને ગધડું મળ્યું આવું હું બોલે અક્ષુપન થયા એવું હું કહે એ કાકા વિહ જતા થોડીનો તે પાછા આવ્યા થોડુંક કેમ કાકા પાછા આવ્યા અરે શું ગધેડું મળ્યું અક્ષુકન થયા પાછો આવ્યો ક્યાંથી ગધેડામાં બેઠેલા ભગવાન શુદ્ધાત્મા તે એના સુધારો ફોન કર્યો કે આ મારો તિરસ્કાર કરેલો છે આત્મત થયો ભૂતેશું જોઈ શકશો ને હવે તમે હવે આ બે વાંચી વાપરવાનું આ ચામડાની વાંચતી રિલેટિવ અંદર જોઈ લેવાનું જોતા જોતા ચાલીએ એક કલાક શક્તિ એટલી બધી બધી જાય હિમાલયમાં શક્તિ ઉત્પન્ન થાય હવે બીજું શું કેટલા વાક્ય આપે મેં તને પાંચ આજ્ઞા આપવા માંગુ છું તમે બે આજ્ઞા આપી રિયલ થી જોવાનું નાખીએ અને રિયલ થી ને આ બે આજ્ઞા પાંચ આજ્ઞા આપવાનાવી તું કરું છું કે સગડી કરો છે આપડે એકલા હું કરું છું એટલે પછી બધા ચીડાયેગા કર્યું મેઘા થઈ કરે છે એના આપણે એમ કેમ કેવાય મેળવ્યું વ્યવહાર થી બોલવું વ્યવહાર આપડે એવો છે ભાષા છે કોને કર્યું કે મેં કર્યું એમ બોલવાનું કરવું પણ આપડે જાણીએ કે આ બધું ભાઈ ભેગા થઈને પેલું છે એટલે આપડે પેલો ખ્યાપ ના કરતો જાય જાય ને એટલે કોણ કરે છે તારે જો તું કરતી હોય તો નથી કરતી ખાતી થાય છે ભગવાન કરે છે તો ભગવાન નહીં કર્મ પણ થાય ભગવાન કરતા નથી કોણ કરે છે મોટી કોમ્પ્યુટર જેવું છે મુંબઈ માં કોઈ ગયા હોય રાતે હરા અગિયાર વાગે તારો ઉઠાવ પછી આપડે શું કેવું કે શું કે આવો પધારો એ બધું કે આવો પધારો મેહાડે ખરા ચંદુલાલ તો સોફા સાઠ બરો બિહાર મનમાં શું થાય કે અત્યાર કઈ આવે ત્યાં ને બોલાયા ત્યાં બોલાયા ખરા બધું આવ્યા પછી આવું દઉં કોઈ કરું છું ત્યાં બુદ્ધિ અરે એમ કે આ છોકરા બધા હું રૂમ માં ઉછે ક્યાં આવશે પછી ના આપણે એવું થઈ ગયું બોલાય એટલે રસ્તો કરી છોકરાને કઈ બા બીજી રૂમ માં ભૂજા બધા આ પાસે જ ને મારે એક રૂમ કરી પણ ના મહી શું થાય અત્યારે કઈ તી અને પાછા તો આય છતાં આપણે એ દબાવી દઈએ અને પાછા ઉપરથી રો મારી ના થોડી થોડી ચાપ થોડી થોડી થોડી થોડી થોડી થોડી ને ત્યાં પેલા શું કે અત્યારે રવા દેવું ને ચંદુલક્ષા અત્યારે ખીચડી કરી બનાવો ને એટલે આ ખરાબ ભાવો છે તે તો કોમ્પ્યુટરમાં જાય છે ફીડ તરીકે સારા ભાવ હોય ખબર ને તમે એમ કહ્યું બહુ સારું થયું અત્યારે પિક્ચર આવ્યા ને આપણે સિવાય પેલો એવી રીતે ભાવ ના હોય તો એ કોમ્પ્યુટરમાં જાય અને કોમ્પ્યુટરમાં પછી એનું ફળ આપે આ બાજુ કે પેલું કડવું ફળ આપે પેલું મીઠું ફળ આપે અકારી મને એનું ફળ કડવું આપે આપણને અને પેલું ભર મીઠું આપે મીઠું ફળ આપે તો ડાક્ટર છે ડાક્ટર લાઈનમાં પાસ થઈ જાય પહેલે પાસ થાય દઈ જાય પહેલે પાસ થઈ જાય અને મકાન સરસ મળી જાય અને નીતાય સરસ મળે અરે જો અવડું કરેલું હોય તો હા કઈ વર્ષે પાસ ના થાય બધું હા બધું થતું છે એટલે આપડી જવાબદારી પર છે આપડું માટે અંદર બગડવા ના રહેવું ના હોય તો આપડે એમ કેવું ભાઈ આમ તમને વિનંતી કરી છે મેં છોકરા બધા ભૂ ગયા છે ને પણ આપણા મનમાં ભાવ નહી બગાડવા ભલે રોટલી છે એવું તો ના તમારે કરી ના હોય તો ચાક ના હોય તો ત્યારે ઘી વધારે મૂકવું કહી દો ને કઈ જાય ભૂગ્યા છે આપણે ખવડાવું આપણે ભાવ આપડે આબરું રાખવા માટે નઈ લોકો આબરૂ રાખવા માટે કેમ લાગે એટલે આ સુધારવાનું આપડે સમજાય ને આમ જઈશું એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે કોણ ચલાવે છે આ બધું વ્યવસ્થિત શક્તિ અનાદકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત રાખે છે એમાં બીજું સાધારણ શીત કેમ જોય હોય પણ એનું ગુણ જેમ ના થાય કે આપણું ભાવ ઊંધા છે ને ત્યારે દુકાળ પડે ફર થતા થાય ત્યારે સુકાર પડે એ બધું આ વ્યવસ્થિત શક્તિ કે ભગવાન ભગવાન માપ ઘલતા નથી ભગવાન તો શું કરે નિરંતર પ્રકાશ આપ્યા કરે જીવ માત્ર કારણ કે પોતે પ્રકાશનું જ સ્વરૂપ છે સ્વરૂપ જ પ્રકાશનું છે મારી પાસે આવતા રહ્યું તો હું તમને લઈ લઈશ સમજ વિજ્ઞાન છે સમજાય થોડું વ્યવસ્થિત વ્યક્તિ આ બધું ચલાવી તારું અને તું સુધાર્થમાં નીતા ની પાડોશી થઈ ગઈ આવે જુદી થઈ ગઈ લાઈન ઓફિતા કશું આવ્યું નથી તારે ભાઈ નાતા દસતા પરમાનંદી ગે ને આપડે ભાઈ નહી આવે મન હવે મન કુદાકુદ કરતું તો આપણું નહિ નીતા નીતા ગભરાય મન થી તો આપડે કે હું લઈ જતો હોઉં મારા હાથમાંથી આમ સરક્યો અને મેં ઠેર બધી પ્રયત્ન કર્યો પણ સબાઈ પડી ગયો અને ભાગી ગયો મેં પ્રયત્ન થોડી કર્યો ફરી પડી ગયો અને ભાગી ગયો તો કોણે ભાગ્યો હોટલવાળા શું કે તમે એકલા જતા બીજું કોઈ હતું ને તમે જ પડ્યો નહીં કહેતી એટલે આપણે સમજી ગયું કે ભાઈ બિચાર આ સમજણ નથી જગતની સમજણ ચાલે છે એટલે આપણે કંઈ લે ભાઈ આ એક ડોલર અને આ તમાર જ્ઞાન લીધેલું હોય અને તમારા થાય તો તમે સમજી જ વ્યવસ્થિત પડ્યો તમને મારા ઉપર એ ના થાય અને હું સમજી વ્યવસ્થિત પડ્યો અરે નોકર છે ચાલીને આવે વીસ કબો અને અહીં પડી જાય તો પણ ભાગ્યા બધા દેવાનું કે ના નાખે ભાગલા કપડા ક્યારે વધારે નુકસાન ના કરે આપણા દોષ નિમિત્ત હવે સરસ રસોઈ બનાવી હોય સરસ ક્યારી હોય પછલા રસ કાઢ્યો હોય રસ જેટલી નેતા એ બનાવી હોય ને પછી ટેબલ ઉપર જમવા બેઠો પછી જરાક ક્યારે કઢી ખારી થઈ હોય ને ના કર્યું કર્યું એટલે આપણે હા ના ખાઈએ તો ના ખાઈએ તો શું અને બીજું બધું જમીએ લઈએ પછી નીતા પુરે બોલ્યા નહી કરી ખાલી હતી તે આપણે કઈ તમે તમને ખબર પડે ને મારે કહેવાની તમે જે ભૂલ જાણી શકતો હોય તમે જે ભૂલ સમજી શકતા હોય તે ભૂલ મારે હોય તમને જે ભૂલ સમજ ના પડે એ જ મારે ભૂલ કાર નથી સમજ ભાઈ તો તું બધું કૌશુમાં ખબર કરું એટલે ભાઈ શું કે આ મો કાળમુગ છે આવું તમે હું જોયું સમજાય આપણે ના જાણીએ આ મારે તો હું સાંધાકુ તીજે માર બેઠો ત્યાં આવે તો ત્યાં કોઈ દાદો ખાંડ ભૂલી ગયા ભાઈ તો પી જવું શું કહ્યું અને દાદાના નામથી દાદા દાદાને કહું મેં ખોંડ નાખો સાહેબ હું દાદા નાખી પીએ ગયું અને પછી તેને કહીશ ખોંડ લઈને દોઢ ધમ કરી મળવા નહીં કેમ ખોંડ લાવ્યો આ ચા કપડા લઈ જાણ ભાગી નહીં હવે કરવું પડશે હા હવે એવું કરવું ભૂલ શું કરી એ ભૂલ ના જાણતા હવે તે આપણે વિજ્ઞાન છે નઈ આ બધું અણસમજણ દુઃખો ભોગડ રી પડી તમને જો ને એવું ને ભૂલો કાઢે ને તમારી નથી કાઢતું ચાલ તર ને હું કઉ છું તે વ્યવસ્થિત બધું તમારું ચલાય લે છે એક દાખલો થઈ ગયો પ્યાલો ફોડો વ્યવસ્થિત પાણી વાળો ધંધો ના ચાલે ઇન્કમ પ્રેશર વાળો ધંધો ના થાય વેપારી ધંધો ના થાય ત્યારે વેચાય નહી વેપારી કયા પ્રકારની દુકાન હોય ને ત્યાં ચાલે આપણા ઇન્ડિયામાં હાથ પેઢી ચલાવે આ તમે જોટલો દીધો લાલા હોય ને એટલે મિલેવાળી ઉભી રહે બધી એટલે આ વ્યવસ્થિત શક્તિ શું કરે છે અને સપ્લાય પણ એ કરે છે એટલે તમારે ચિંતા નહીં કરવાની સપ્લાય કરે છે તોડફાર કરે એટલે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત જ કરશે વ્યવસ્થિત કરતી નથી એટલે પારા ફૂટી ગયા પણ વ્યવસ્થિત જ કર્યું હિસાબ આપણો તો તે ચૂપતે કરીએ આપણે પહેલાંનો હિસાબ છે આ ચૂકતે કરીએ તો પણ નોકરને ના કહેવું વ્યવસ્થિત છે નોકર પડી જાય નકારાત્મક એટલે નોકરને કહેવું ભાઈ દાદેવ નથી ને ક્યાંક ના ના બહુ ખુશ જાય તો એવું બોલીએ ત્યાં પણ પછી એમ કહેવું નહીં આમ ખબર કે વ્યવસ્થિત છે વાંધો નાખી પછી બીજા છોકરીઓ નાખી દે વ્યવસ્થિત બોલે ના પડી જાય નાખતા હોય ને એટલે એને તો આપણે વ્યવસ્થિત બોલાવું નહીં ચલાય તો ઉધે રસ્તે ચૂલ છે ચલો ગી ને કે તું નોકરી કઈ છે નોકર મળતો જવું પડશે દાખલો આપવું વ્યવસ્થિત વ્યવસ્થિત બીજો દાખલો આપવું હવે આપણે બેંકમાં ગયા અને ત્યાં આપણી પાસે બસો ડોલર પડ્યા છે બીજા બે હજાર ડોલર લીધા આપણે બેંક વાંચ્યું એક ગઝામાં બસો છે બીજા ગઝામાં બે હજાર પછી આપણે આવતા હોઈએ ઘર તરફ સાહેબ બોર્ડ વાંચો ઓફ થિંગ બોર્ડ વાંચ્યું એટલે આપણે શું કહેવું પડે કે ડાક્ટર ગધું લાવી રાખજો એટલે લગતો ખરાબ થઈ ગયા શું કહેવાનું એટલે આપણે કહેવું પડે ડાકર કારણ કે આપણે જુદા થઈ ગયા જે લાગણીવાળા હતા જે જ્ઞાનની સમજણવાળા એ તો આપણે જુદા થઈ ગયા એટલે આપણે કહેવું પડે ડાકરે ગજુ વાટે છે ડાક્ટરે ગજુ ડાબી રાખે પણ એ પેલી જમા થાય છે ને એ ગજવા કાપનાવી એ કંઈ કાચી નથી હોતી એ માટે વાટેલા મરતા રાખે જાય ને ચૂંટણી જાય પછી લઈ ગયો એટલે વ્યવસ્થિત સમજી જવાનું પછી વ્યવસ્થિતનો હિસાબ કેટલો બચાવનો છે કે બે હજારનો જોઈ લેવું ત્યારે બચાના બચ્યા પડ્યા એટલે બે જ ગયા એટલે બે હજાર વ્યવસ્થિત ગયા ત્યાર પછી લોકો પેલો છોકરો નાઠો કાપનારો એટલે લોકો તમારે થોડેક છે હતા બધા દસ બાર પંદર બાળક કે ભાઈ ડૉક્ટર શું ગયું તમારું શું લઈ ગયો આપણે બે હજાર કહીએ તો આપી દે ના આપે નહી આપણા ઇન્ડિયનો ડેવલપ થયેલા બીજા ને ખાડો પૂર્યાલ નહી શું કેશ ના હાલે હા જઈને ના પડે અરે હાલે આપણે શું કેવાનું પેલા પૂછે તને કે ભાઈ જો આઠ હજારમાં બસો ડોલર હતા બસો બસ ને આઠ હજારમાં કયું નતું ચાર જુઓ કાપી ગયો પેલા કે થેન્સ બહુ સારા છે મારે બેરખ કહેવું પડતું મૂરખ છો સમજતા નથી લગતો ખરાબ છે એવું એટલે ગયા પાછું મૂરખતો શું હતું એવું ગયા ને એના કહેતો નેરી બીચું મેથી બીચું આપણો હિસાબથી પડી ગયો કોનો હિસાબ હા તો બીજું કોઈ તને સમજાયું કઈ બૌ વધારે પછી આગળ જાય છે પછી આગળ ઘર વળી જવું પડે ને રસ્તા પોલીસ ની ઘેટ આવી ત્યાં આગળ આપડે ખબર આપી જોઈએ વ્યવહાર થી કે ભાઈ મારું ગજુ કપાયું છે બે હજાર ગયા છે કેસ નથી સકારાત્મા તો ક્યારે નહીં કરવાનો વ્યવહાર તો કરવો શું કરવું મેં તો લોકો છે આપણા બાપનું મહેનત કરશે એ કરશે પછી આપણે ઘેર જઈએ પોલીસ પાસે નંધાય પછી ઘેર જઈએ રસ્તામાં મન તો ખરું પાછું આપણું મન કઈ દાહી જાય છે એટલે નેતાનું મન શું કે ઓ તમે તો વ્યવસ્થિત ક્યાં છો પણ કાલે પેલા બારસો ડોલર આપવાનું છે એનું શું થશે ક્યાંક ના છે હવે આપવું નહીં કશું એ કઈ આપણને હેલ્પ કરે નહીં અને ગોદા માર માર કરે તમને હવાજ ના આપતા પડી રવા દેલીશું કે પડે આખી રાત ઊંઘા ના દે એટલે આપણે શું કરવું પડે કે આ મન આખી રાત ઊંઘા દે માટે મનને આ જવું મન ઊંઘી દે કરો રસ્તો એ રીતે થાય ત્યાં ઘેર ઘેહજીને કહ્યું કે આ શીરો બનાવો અને ચટના પ્રસાદ જેવો ખૂબ દૂધ નાખીને બધીયા બનાવો ને એ બધું બનાવો એટલે ઘરમાં બહેરા જણા ગયા છે કંઈ તબેલા અને આપણે ઠોસી ઠોસીને ખાવું અહીં સુધી અધ્યક્ષ લાખ રૂપિયા દવા લેલી છું પણ ઠોંસી ઠોસીને ખાધું નહીં તે જમીન ઉઠ્યો ત્યારે બધા કહે છે જરા પાન પાન બને આ બને આ બે ને અરે ભાઈ મન તો ઊંઘા ત્યારે ખાધે ને આખી રાત ઊંઘ્યા મન તો ચૂપ નહી મન આખી રાત ગોદા મારે જાવ ઉપાય ગયો સારો છોપાય નો અને પછી હવા ઉઠ્યા પોલીસ આવ્યા પોલીસ પૂછ્યું કે શું થયેલું ટકા તેડી લાયા આખી રાત રમી રમ્યો હાથે અમે શું ખાઘના હું કરતા હતા એટલે પછી આપણે કહીએ કે હરિપચી ડોલર હજાર આપણે જે વધુ વ્યવસ્થિત બે હજાર લઈ ગયું ખરું અને આઠસો હરિપચી પાછા એ લાગ્યું એ વ્યવસ્થિત લાડશે ને ઇચ્છા બધું આ કુદરત નિરંતર ન્યાયમાં જ રહેશે કોઈ પણ માણસ નહીં થાય છે એ બધું જાહેર કરે આ બુદ્ધિ આપણને એમ લાગે છે કે આ અન્યાય કર્યો એટલે આપડે કોર્ટો બોર્ડો ફોફો મારીએ કોર્ટમાં જવા મળતો નથી કાયદેસર પછી આવ્યું તો વ્યવસ્થિત ના આવે તો એ વ્યવસ્થિત એટલે આપડે પોલીસ વાળા કહીએ કે લેવા પંદર રૂપિયા તમે પંદર ડોલર તમે ચા પાડી શકો વગર માથા પટે આપણે દોડધામ કરવી ના પડે ને ઘેર બસાયા તો ખરો ખાતર પાસે ડિવેલ તડે ને અને પેલા હાડા ને તું લઈ જવા જુદી શિકારતા મને શું થાય બિચાર એટલે ખાતર પાસેથી આઠસો ડોલર હતા ને એ મિલ એમાં ટી ટૂકી દેવાના અને બારસો હતા તે દી ખાતે ઉતાર કરી દેવાના બેંક ખાતે બે હાજર ધબે કરવા ને વ્યવસ્થિત ઉતાર થઈ ગયો આપણું કાંઈ કોઈ કે વ્યવસ્થિત કઈ લાવશે બધું વ્યવસ્થિત કરે પછી ત્રીસ હજાર ચાર હજાર એટલે આ વ્યવસ્થિત ખાતું છે ઘટ કોનું છે પ્રોફિટ એન્ડ લોસ સુ નહીં વ્યવસ્થિત ખાતું તો એ પછી એમ બાપ થયા કરે આ પ્રોફિટ એન્ડ લોસ બુદ્ધિ જુદો પાડ્યો શું કર્યું આયો એટલો ગયું લોસ નહીં અને